શું મનોરંજન કેવાય શું મનોરંજન અહીંયા આગળ મન થરી જાય અહીંયા આત્મરંજન થાય મન થરી જાય નઈ ત્યારે આત્મરંજન ઉભું થાય નહીં મન થરે નહીં ત્યાં સુધી આત્મરંજન થાય નહી મન થરી જાય બધા તો ગમની વાત એટલે મન ઇમોશનલ એ ખુશ ખુશ ખુશ ખુશ થઈ જાય ને એટલે આત્મરંજન કોઈ જ ગાય છે મનોરંજન બે પ્રકાર નો ઘરમાં શાંતે ઊંચી ગતિમાં લઈ જનારો અને સિનેમા મનોરંજન થાય નીચે આત્મારંજન પ્રગટ કરવાનું કારણ છે મન શાંત થતું જાય જગત વિસ્તાર થતું જાય એટલા માટે અહીં કહે છે કે બહુ થઈ ગયું ખાલી બેસવાથી ફરેવું છે અને આ વિજ્ઞાન અક્રમ છે એટલે લિપ્સ માર્ગે છે કેવું છે હજારો વર્ષ પછી કવિ આવતા નઈ મળે કોણ કર્યા પેલા તપાસ કરે આખું સાયન્સ બેકાર તમે બધા હોય થોડી મોટી પકડી નથી લાલ તો કરી મનનો અર્થ શું કાંઈ વિચારો નું ઘૂંચરૂચારો ગું વિચારો ઉભા થયા વિચારો મન કેવાય શું કયું ત્યાં સુધી મન કેવા હવે એ શામાંથી નીકળે છે ઊભું ક્યાંથી થઈ ગયું કે આપડે સારા વિચાર આવે છે ને તેમાં તન્મ આકાર થઈ જાય ત્યારે પોતે એકાગ થાય છે તારે છે બીજ પડે હા એ ખરે વિચાર કરું એટલે આપડે શું કહીએ છીએ કે મન ગાંઠો નું બનેલું છે શાનું બનેલું છે ગાંઠો નું ધીમર થાય છે ને શરીર ઉપર એવી અંદર અંદર સુક્ષ્મ તીમારો હોય છે કોઈ આવડી કોઈ આવડી કોઈ આવરી કોઈ આવડી કોઈ આવડી નીકળ જુદી જુદી હોય દરેક માણસો ગાંઠો જુદી આધાર વિચાર આવે છે સર એ ગાંઠો તમારે કઈ કઈ છે તમારે તપાસ કરવી હોય કે આપડે શાની શાની ગાંઠો આપણા માં પડ્યો છે તો આપડે ખેતરમાં દઈએ છે ને ત્યારે તમે ઉનાળામાં તમને એમ કહો કે મારા ખેતર માં તો કઈ છે જમીનમાં જમીન માં પણ વરસાદ નો કાંટા પર કે દર્દ ઉપર વેલા બધા ફરી વળશે જેના તમને તમે ગ્રાફ લઈને બે સો મહિના છે આ વિચાર જો ગોઠવણી કરીએ આપડે તો એમાં કયો કયા વધારે વિચાર આવે છે ઉપર તમને ગાંઠ મોટી કરી છે તે ખબર પડે ને અને એવી બે ગાંઠો મોટી હોય બીજી બધી નાની હોય હવે કેટલા કેટલાક કેટલાક હિન્દુ નઈ એને ગાંઠ બિલકુલ મંસાર ની જ છે નહિ એના માં શું છે ગાંઠ હોય તો વિચારવાનું બીજા એક બે તમે જે વિચારો કરો છો તેની ફરી ગાંઠો પડે છે જેમાં તન્મ આગાઠા તે ફરી ગાંઠ પડી જ છે સમજ આ બધું ગાંઠવાનું બનેલું છે અમારામાં ગ્રંથિ ના હોય કેવાય ના હોય ગયો હોય ખોવાઈ ગયો હોય ખોવાઈ ગયો હોય શું થાય ખોવાઈ ગયો હોય કે દુકાન યાદ આવી દુકાન માં ખોવાઈ જાય ધંધામાં ખોવાઈ જાય વિષય માં ખોઈ જાય વિષય કોઈ દેખ્યો હોય ઓગડે એ નથી કારણ કે અમારી પાસે રસાયણ હોય અમે રસાયણ થી રસાયણ આપીએ તેથી એક ખરાબ મન તો કોઈ ને સ્થિર થયેલું અને કોઈને કાબુમાં આવેલું જ નહીં મન તો નહીં જ્ઞાન નહીં કારણ કે આ પાણી હોય ને બાંધવું હોય તો ગરવા જઈએ ગરબામાં પાણી રે ના રહે અને છૂટું તો જાય બધું જે મન છે તે જ્ઞાન થી બંધાયેલું છે બીજા કોઈ એવાનો ઉપાય નથી કોઈ કોઈ દેખાડજો કે આવી રીતે વઘારી નાખો એ વઘારી નાખે એટલે બિચાર ઉત્પન્ન થાય છે ખરાબ થઈ જાય ડિસ્ચાર્જ થયા જ કર કોઈ જાતનો વાંધો નથી હોય વોચ ના હોય એટલે વાણી તણાટ વાળી ના હોય અલગને મને दिमाग બોલે ને જવાની બદલે માથા કાવે અને ગંથીવાને દેવાઈ થઈ ગઈ લો બસ એવી વાળી ત્યાં તો ગઈ લો તો એક ટાલ બદલવાનું હોય બદલ કરી ના દે એક ટાલ બદલ દે ને કોઈ કામ ના સાયન્સ છે પણ એ માર્ગ અત્યારે અપસેટ થઈ ગયા છે શું થઈ ગયા ઘરમાં બધા અપસે છોકરી હોય ને એ બેઠા ઘરે જોર માં રાખો છે નથી મારું આજનું શું જતું રહે છે આજ ને સાત બધા ઉડી જાય છે આજનો સ્વાદ અમારો બગડી જાય છે એ થોડી ના સુધારનું લઈને આવેલું હોય બાપ મિનિટ છે એમાં મારા બાપ મિનિટ છે ખબર ને થોડી એનું પહેરવાનું લઈને બધું સ્વાદ ને લઈને આવ્યું હોય બેંક બેંક બધું લઈને બાપ ને વાગેલી હોય અક્કલ બધાને કઈ રહેશે શું કરે છે હા અને અક્કલ તે પાછી અક્કલ કઈ ખોટી નથી હોતી હરીફ મારી છે તમારી હા એના મોટા પડી પણ લોકો નકલ તો કરી શક નઈ આ જગત કોઈ નકલ કરી નઈ શું કહ્યું લોકો જ નકરી છે તો નકલી ને નકલ ના કરે અમારો એક એક શબ્દ અસર કેવાય અમારી વાત અસર કેવાય એની જોલી છે બંગલો બંધાયો છે આપડે અલગ બંગલા ને પેલા બધું કરવું છે આપડે આપણી આપડે અત્યારે જરૂરિયાત છે અત્યારે સંતોષ છે ઘર માં તો બંગલો જોવાથી સંતોષ થયો એનો બંગલો જોયા આપડા રાગ અંદર પડેલા એને જ એવું છે નાખી કે આપડે કોક ની કઈ કરેલી હિમાલય પછી આરામ કરી નાખીએ આપડે આપડા ગજા મળે ઘોડા જોડે કે મારી ભાઈ ચડતા આપડે માડે માસ દુનિયામાં દુઃખ જેવું હતું બિલકુલ દુઃખ નથી બધું આણ સમજન દુઃખ જેવું કતું હોય ને છોડી છોડીઓ નો હિસાબ લઈને આવેલું હોય છે છોડીઓ ની વર સહારે કરવા પાલક છો પાલક એટલે રક્ષા એવા એવું સાધા હોય ને છોકરો મારા છોકરી જળજો એવું કહેવાય છોકરો જળી ગયો હોય બધું સામાન લઈને આવ્યું હોય અને પછી માતા કે છે પતિવાની થઈ તો કઈ શેકાવાનું પડતું નથી આમ છે તેમ છે પતિ મંગળ છે ચાર પાછું પાંચ વાગે તું સારા દિવસ થી દૂધ જોવાનું લઈને આવી છે નિર્ણય પૂરો એનું લઈને આવ્યું છે આ જગા સુપર દ્રષ્ટિ છે આ બધી સગાઈઓ રિલેટી સગાઈ છે કોઈ રિયલ સગાઈ છે નઈ હમેશા પાપ હોય કે મારી મરી જાય પોતે મરી જાય પણ આ તો પછી રિલેટી જગે કરે પછી જાય ના મા ભાઈ ગયા ચલો ગયા એવું તો રિલેટીયા પીંગ કેવી રીતે અભિનય પૂરતો જ લડે પણ અંદર ખોટા લક્ષ્મીચંદ્ર એ ભૂલા ને તો હાજર રહેવા દેવા ખર્ચા થોડી ની વાત પૂરા કરે છે થોડી છોડી ના ટાઈમે સંદાસડાસ ના ટાઈમે થશે હું આવશે તો કોઈ ની ચિંતા કર્યો સંદાસ ના ટાઈમ લઈને આવેલો છોકરા ટાઈમ ટાઈમ લઈને આવે ટાઈમ લઈને આવેલું હોય ઘઉં આપડે કરે દે ને ને ને ને નવી નવું કઈ વસ્તુ નથી આ દુનિયામાં તમારે સારા ને પોતે કોણ સુધી ખબર છે લક્ષ્મી ચંદ્ર ખીચડી ખાવાની નાટક માં આવી ગયા બધા આવે છે અમારું પાણી હોય છે મુશ્કેલી મૂકી શું થાય ઘણા બધા માણસો મુશ્કેલી મુકાય એટલે અમે કયું છેલ્લો પાતલો મારો શું છે બધા પાટલા પર બેઠી દેજે અને જેટલો પાટલો હોય મુશ્કેલી ના મુકાય લેફરા ધંધા તો આપણે સમજાય પરના ધંધાને કે કે આ પિંતાકલ દેવ જગત હું આdagger માં પિંતાકલવી એક બેસ્ટફુલનેસ છે સુખ નેસ્ટફુલનેસ હા પેલો હી દેખાય નહીં ઓરનેસે કે બીસ્ટ નેસ્ટફુલનેસ ચિંતા કરવા માટે કર્યું નથી ચિંતા કરતી નથી હજારો લાખો જાતિ પ્રાણીઓ છે ચોરાસી લાખ યુનિયો છે પણ કોઈ ભરીજ ભરીજ કોઈ કરતો નથી આ એકલા મનુષ્યો ના અમદાવાદ માં પૂછ્યું ગયેલું ચકરી ચકલી ગયેલું ત્યારે ભરાયું મૂકે સ્વાગતું વગર દેતા આ ક્રિએશન શા માટે છે મજ કરો દાસીન થઈ ગયો એમ ખુશ ની છે આમ ખુશ ની છે કરો પણ શોખ કરો તો શોખીન ના થઈ જશે તમને સંજોગો સંજોગો અનુકૂળ થજો એટલે સંજોગ તમને અનુકૂળ થશે શું કે છે આવશે ને આજ્ઞામાં વર્લ્ડ નું સાયન્સ પાંચ લાગી આખું વર્લ્ડ નું સાયન્સ કઈ બાકી નથી થતું પણ મોજ બધું બધા શોખ કરવાનો પણ શાળો ઘાસ બધા શોખ કરે ખરાખીન નહીં ના શોખીન થઈ જાય ના થઈ જઈએ પણ એ ખાધા પછી અમે ભૂલી જઈએ કેજ વાળું હોય કે શોખ વાળું હોય તમે ચા પી ચા પીતા હોન પુરી ખાતા હોય એવું બીજો કોઈ ચિકન ચાકવાળા હોય આપડે આખું છે તરવાય હોય તેને યાદ હોય હોય તપ માં બઉ મદદ હતો મારા ફાધર નથી તપ થતા નથી મેણો ચડ્યો એમને શું થયું મેળો અહંકાર મેળો મેં જુદો મેણો જુદો મેણો ચડેપ ચડે આવી કેવું એટલે દહીને છે ફાદર ને કહ્યું કે મારે જ્ઞાન લેવા ક્યાં જવું કે છે શોખ લાગ્યો રાજા પાસે આ વિરાતી લોકો જ્ઞાન દેવા મૂક કે પોતાનો મેળો વધારે શું થયું વધારો થયો ભાઈ પણ મુ આયા છે રાજા રાજા સાહેબ બેઠેલા અને પછી આવું વાત કરી રાજા સાહેબ શું કહ્યું કે જરા શુદ્ધ થઈને કે રાજા ઇસકા પર એકલા બેઠા હતા એટલે રાણીઓને બોલાવે એકદમ રાણીઓ નીચા હો જલ્દી ભરાવે એટલે આવતા પેલો એતો આવતા પેલા કડક ભાજપ રાણીઓ જોડે બે હારી પોતે એકલા પછી પેલા આ ચિત્ર દેખ્યું જેવું થયું ધીરે દિલા જેવું થઈ ગયું એમાં મારા પાછા ના કેતો શું તપ કરીને હે ભગવાન છે નહી ભગવાન તપવારો નથી શું છે ભગવાન આવો થયા ખુશ થઈ જાય વારે તપાસ કરી દે એ દેવગતિ માં જવાના હોયગતિમાં જાય અને મનુષ્ય આ જેટલા ફણીધરો છે આપણા મોટા ભણીદરો જે ના ઘણી ખાલી વાંચી પ્રશ્નો એથી રાખે તો નાગપાચમ પાસે નાગપાચમ એને પૂજા કરજો નાગ પૂજા એટલે રાજા એ શું કયું બત્રીસ બત્રીસ એમ રાજા એ ઘંટ બંધાવી દો એક ઝીણા તાર એવો તારા છે ને તાર દેખાય ને ઘંટ આવડો બધો દેખાય ઘટાડો મોડો દેખાય તાર દેખાય ને બે પાટલા આ બાજુ મૂક્યા એક બાજુ રાજા બેઠા રાજા જોડે પ્રધાન બેઠા અને અમને જોડે પ્રધાન બેઠા ને એક પોતા નું બે ચાર પાટલો બોટ્યા એમાં શહી જણ નક્કી કરેલું એમને મમ્મી આ પાટલે બે મુની તો મરી પછી થયું પણ પેલા ગયું જોતા જાય જોતા જાય પછી રાજા એ પછી બધા ધબેર્યા એટલે મુની ઉઠવા પડ્યા વેલા વેલા એના વેલો વેલો ઉઠું ત્યાં ગણપતું સર રાજા એ ક પછી રાજા ભાઈ જેમ પૂછ્યો ત્યાં મણી રહ્યા છે રસોઈ બસાઈ નું તમને એક અનુભવ આવે છે ને ખરું કહી દઉં ખરું કહી દઉં ભોળા વાળું હજુ ખાઈ દઉં કે જલ્દી ખાઈ દે એ બીજું કપાટ પડું ના આવે તમારી મારું જીત ને મને એમ લાગી ગયું કપાડ મારું જીતું હતું ઘંટા ને એવું અમારું શીર એટલે સમજણ કરી ગયા પોતાની ખાતે મારા જાય મોકલ્યા છે રાજા એ જ્ઞાન સમજાવ્યું સમજાય પછી તમારા જ મને જ્ઞાન આપે જાઓ ગે પોતાનું એટલે એમાં એમ ચપાલી ઘરા આગાહી જાય